જે જે આત્મા ને માટે બંધ થઈ જાય કે આત્મા મરતો નથી આ પ્રકૃતિ મરી જાય એની વસ્તુ એને ના મળે ખોરાક આ ગાડી ને પેટ્રોલ વેટ્રોલ નાખી ના ખેચી ચાલે એટલે આ બધું મિકેનિકલ આત્મા છે શું છે હું તમારી પાસે બેસું ને તો કેટલાય થાય પણ નિવેદ કરતા થોડું કોણ પૂછવું પૂછી લો આપડે કઈ બે તો ઉઠી જતો રે કઈ ગુજ નહી આ ભૂજ ભાઈ આ ભાઈને કઈ પૂછલાસા કરે સાયન્ટિફિકન્સિડન્સ જેમ ટુ ઉપર ભેગા થઈ જાય એટલે કઈ હવામાન મળ્યું ટુ એચ ને ઓ અને પછી વાતાવરણ ભેગું થઈ ને તો કોણ પાણી પેલા એમ કે ભગવાન પણ હવે લોકો કે ડાયા થઈ ભગવાન વાળા આપડા દેશ પ્રાર્થના કરે વરસાદ ના પડતો હોય એટલે અને પછી વરસાદ પડે પ્રાર્થના કરે એટલે પછી વરસાદ પડે એ શું સમજાવ પ્રાર્થના એ બધી નિમિત્ત છે નિમિત્ત છે આ બધા જો સારું નિમિત હોય તો લોકો ને જરૂર હોય બહુ વરસાદ ની લોકો છે તે આપડા શું કરે છે એ છે તે દબાડે અને પછી આટલું ઉપર પાણી દે દે ડબાડી દેખા તમારે ભાવના કરવી જોઈએ કે તમે આવો સારું કેટલીક ભાવના કરવી છે પણ આપણા લોકો બહાર ગયો હોય ને છત્રીઓ ગયા વરા દાવા મળે બંધારું લોકો શું કેવું પછી વરા છે હું શું કરું કે છે આ લોકો જે અને આધીન છે પબ્લિક ને આધીન છે આ પબ્લિક કઈ છે પબ્લિક ભગવાન લઈ રહ્યા છે બધું આપડે હાજરનું છે બધા ખુલાસ કરજો આ વરસાદ તો ઉપર ટુ એટલે ભેગો થઇ જાય એટલે પાણી થઈ જાય એટલે ભગવાન કઈ વરસાદ વરસાદનાર ની કોઈ જરૂર નથી મેકન ની જરૂર નથી एक के मसला क्यों पानी बहुत सारी बनाल है पी आप कही हम ओ एच फिर एक वन एच ए थोड़क बनाया कही ના બને આ પઝલ સોલ્વ ના કર્યું નહીં સાધુ સન્યાસી આચાર્યો આ બધા પબ્લિક બધી આ પઝલ માં શું થયેલું છે કરતા કોણ અમને તો આખું જગત નિર્દોષ દેખાય કેવું કોઈ પણ માણસ ના દેખાય એનું છે તમે દોષી દેખાય છે ને તાર દ્રષ્ટિ આપ્યા પછી આશીર્વાદ દુકાનો ઉતરે ત્યારે જતા રે દુશ્મનો બેઠા નહી બેઠા થયા પણ ઓછા લાગે નહી પાર બાબો પૂછે છે કે ભગવાન ની વ્યાખ્યા ભગવાન ની વ્યાખ્યા શું છે પણ આ રિયલ માં જે થોડા બાજ આવ્યા છે તો રિયલ છે ને દસ મિનિટ માટે જ રે ઘેર જઈએ એટલે પછી કશું ના રે આ જે છે દસ મિનિટ માટે જ રહે પછી ઘેર જઈએ તો કશું ના રેબસોલ્યુટીઝમ તમે આપો એટલે પછી બધા એવું કરે દીવો સળગાઈ છે નેચાર્યુ શાસ્ત્રકારો રે છે આ લોકો ઉઘાડી વાત ઊંઘે છે પડેલી હોય આ લોક ની એટલે અત્યારના જગત ની જ પડેલી હોય અને કેમ કરીને કરવું આમ કેમ કરીને કરવું પણ લોક નો ધોરાય નહીં પરલોક નું કોને હશે ને પરલોક નું એટલે શું પરલોક ની જરાય વિચાર ના આવે પરલોક નું એટલે શું હવે એ તમને સમજાય આ લોક તો તમે ગિફ્ટ લઈ આયા છો ગીત લઈને એમાં તમારો વખત કાઢો છોકાન ગોન નથી આ લોકો ગીત શ્યા આવતો બહુ પાડામાં જવાનું હોય પણ ખબર ના હોય ને એને શું ખબર કે શ્યા આવતો બહુ ગજેડા માં જશે એને શું ખબર પડે ઊંઘો છો તમે નિરંતર જાગૃતિ ઊંઘો નહીપ નું આ બહુ નું તમને ફ્રી અપો ગીત આ ભાવી દુકાન થી વિચારે છે ચિંતા કર્યા કરે છે ચિંતા નું કૃષ્ણ ભગવાને કહ્યું જીવ તું સિંધ સોચના કરે કૃષ્ણ ને કરવું કરે તો નથી કૃષ્ણ ને છોડીઓ બે છે છોકરો છે ગોંટતા નથી ચિંતા કરવાનું નથી કૃષ્ણ તાર ચિંતા ફળ શું આવશે તિંતા નું ફળ ક્યાં પગ થશે બે એક પૂછડું બધા ન્યાય કોઈ કોઈ કૃષ્ણ પાણી પાણી કરતા ખલાસ થઈ ગયા પાણી ના મળી આ વાસુદેવ નારાયણ ને જયારે આવું થાય છે તમારું શું કજું તે તમારે થોડું માનવું છે ના માનવું દાદાજી હું તમે મને કહ્યું તું ત્યાં હ્યુસ્ટન માં મેં તમને પ્રશ્ન પૂછેલો ઓળખાણ કરાવી આપીશ ભગવાન તો કે તમે કરાઈ આવશો એટલા માટે હું આવી છું ખાસ એટલા માટે હું ખાસ આટલા દૂર આવી છું નથી હવે તો જેટલું જલ્દી વહેલી થાય એટલું સારું તમે શું માનો છો જેટલું જલ્દી થાય એટલું સારું તમે શું માનો છો તારી બેન ની અરજી કરી આપીશ તું માગો આપીશું ને આખા મન માલિક તારે બેઠા છે શું ના છતાં બાર નિયમિત છે ભગવાન છે ભગવાન તો દાદા ભગવાન પ્રગટ થયેલા છે હું દાદા ભગવાન નથી છતાં દાદા ભગવાન લાયકાત છે છતાં ના કેવાનું છે આ વા છો મેગવાન ચડી બેસે એટલે બીજા બીજા બીજા એવું કરે નહિ એટલે મને કેતા ભાઈ કોણ ભગવાન એકાદ આવો મારી પાસે થવાની શક્તિ ને શું ભગવાન થઈ બેઠું કહું ને મેં દેહ ના માલિક ના થાય ભગવાન ક્યાં શું કહ્યું શ્રીમદ રાજ अवतारिधेला ते कहो आ जगत परमात्मा बनायू नहीं तो राम कृष्ण बदाय अवतार लीधेला ते मानो कृष्ण ના એટલે હકીકત ને જોઈ છે રામ વક્ષે ગયા એટલે રામ દેખાય નું સ્વરૂપ શું છે એમને ખબર પડે બાકી હજુ કૃષ્ણ ભગવાન તો છે દેખાય તું માનવાની વાત કરેલા બીજું આજે એમનો ફોન આવ્યો હતો તો કહ્યું કે તમે કયું તું ને મીઠ ખાવાનું છોડી દો તો બધું આજે નિયમ લીધો છે ને કહ્યું છે ખાસ દાદાજી ને ફોન આવી ગયો સાંજે ફોન આવ્યો હતો ખાસ કહ્યું કે દાદાજી ને કે આનંદ બે ચીજ એમાં ના પાડીએ આ લોકો ને બીજું પછી ધર્મ ના ફાવ આટલું છોડે દારૂ ને ભ્રાંડી બે ના સમજાવો તમે ક્યાં સમજાવો શા માટે ના ખાવ લોકો મળે મારે શક્તિ ના જોયેતી રીંગણા નું દિ નું શાક ખાધેલું ને હમ તને કશું ભય નથી લાગતો દુઃખ થતું નથી કાપતી વખતે માટે એ ખવાય અને મરઘી તે કાપવું તે કપાશે કાપતો ફાવશે તો ના ખવાય તારું હાથે તું મરઘી અગર તું કાતિર ખાતો હોય એક ખરો કાતિર તું મને બતાવે પછી કાંઈ માકરી બકરી તારે સમજવું પડે છે કારણ કેત બગાડીશ નઈ શું કીટ તમને સમજાવ્યા નથી ખાતો કે છે નથી ખાતો ચીજો છે આટલી બધા જાતના રસ છે તો પણ આપણને વસ્તુ કરતા આવડી બધી વાર યાદ આવ્યું કે આટલી બધી પટેલ ના કે છોકરો છે એકલો તે મારી પાસે કાયમ રે કલાક માં જે શીખ્યા એ વરજદામાં ના શીખશે શું કારણ તમે સમજાવો હા તમે સમજાવો તમને થોડું સમજાય થોડું સમજાવે પણ તમે સમજાવો સમજાય સંસ્કાર એના એનો જે ખોરાક આ તો જન્મથી જે ખાતા અહી ખેલા હિન્દુસ્તાનમાં લોકો સુખે કે અહી અમેરિકા લોકો સુખે છે तो खरा आ? ही तो ही छे। है, छे। आ, आ छे। दुखी छे। दुखी छे? मौसा नहीं करता बता थोड़ा बहुत थोड़ा मे मौसा न टीपोड़ी जो तो है दुखी था बेचारा सुख બધ્યું તમારો હોય મોટી મના દુખી હોય મોટો માણસ દુઃખી હોય કારણ કે એને ભાન જ નથી દુઃખ નથી એની એજત કાચી છે સમજવાની જરૂર જ નથી એના એટલે આ બધા પરિવાર બાબા છે કિંડાકા અને તમે શેલો મોક્ષું હોય છે ને આનું વેટી લાવ આ વેટી છે ને ચોખ્ખી કરવી હોય નઈ તો ભાઈ બે જુદી કરવું હોય તો એનો ઉપાય કરવા પડે ને હા તો પછી ઘરે પડી ગયા ફ્રીજમાં ફ્રીજમાં અને ઇન્દ્રિયો મસ્ત ઇન્દ્રિયો ની બહાર નીકળેલા બાર ની બુદ્ધિ બધી બહુ અને પાંચે પાંચ વિષય માં નિરંતર વિષયો આપડે તો એરપોર્ટ પર જાઓ ને તો એ લેડી કરતો આઠ એક ફૂટ લાવો કુદરતી હોય ચીન હોય તો એ પથ્થર દેખાય એટલે હોય ફોટા લઈ લેવો આપડે લોકો મને પડેલી નથી કારણ કે ભેગા ભેગા થયેલા ઠીકવા થયેલા છે ભાઈ ને આપડો ગાય છે એનો બાબો છો ભાઈ હા અડા અને આપડા હાથ પીડીએ બા છૂટો કરો તમને સમજાય મમતા ભાઈ ને હા અમને કદી ના ભાઈ વાલ્યા ભાઈ બિચારા એને વાત ગમે છે મારી કેમ થાય ગમે છે પછી નઈ તો રેડિયો નથી બંધ કરી દેવું બંધ કરી દે ના ગમે છે ચાલુ ના રેડિયો ચાલ્યા કરે છે કામ દેખાયો ની હાથ ધીર નજીક ને નજીક જવું નહીં ભક્તિ કરો જ્ઞાન ની જયું ને રસ્તા જોયા સિવાય આપડે ચાલીએ છીએ રીતે ચાલુ એ ભક્તિ કહેવાય તો પહેલું શું જોયે ની જાણકારી જોયે ક્યાં જેવું છે ત્યાં જવું છે જાણવું તો જોયે ને હા એટલે ભક્તિજ ની કહ્યું છે ચાલુ એ ભક્તિ કે ભાઈ પેલું જ્ઞાન લોકો બોંધ વાતો કરશે જરાય બોંધ નથી અને આમ કે માસ તરીકે ના માણસ ભુવાનલાલ મેટ ગઈ ત્યાં ભગવાન અંગૂઠો લગાડે દાદા ભગવાન શું મંત્ર મંત્ર તારું નામ શું એટલે તું અમારી આજ્ઞા મરે આવું કરવા દે બગડી જશે જ્ઞાન આજ્ઞા મળે નૈના શું કરે છે ये कर यो तो, तो, तो मन मत बीजा विचार गुस्सा आई નૈના નો સરસ બને રામ મંદિર પણ સમજી લેજે બરોબર ગુરુ ને પૂછે છે કે ઈશ્વર ની ખોઈ કરે ગુરુ જવાબ આપ્યો એ તું જ છું તમારા માં પરંતુ ઓળખવાની રીતે જાણ્યા પછી હા આવું ગુરુ શીખે એમાં ગુરુ ને કહીએ નહીં કે તું મહેરબાની કરીને તમારું મોડું બંધ કરવાનું કહીએ તમારા માં ભગવાન છે દેખાય ને આમ તો ગયા ગાકા કર્યા કરશે તને દેખાડતા દેખાડું કઈ કેવું પડે ગુરુવાર બાપુ શું થાય આત્મા ને ઓળખ્યા પછી ખબર પડે પણ ઈશ્વર ની ખોજ એ હું જ છું તે હું જ છું એ તો પછી ચોપડી માં લખેલું શું શું કહે આમ તો વચ્ચે દલાલી ખરી ખુશી પણ તું મને કરી કે હું જ છું એવું મને કરીને સાપ દેખાય કે તો હું તારી પણ નહી તો પછી ના કર્યું કયું લે કે મારી પાસે હું તને શીખવાડું કહ્યું ચાક માં શું શીખવાનું તું એક કોટપે પણ તું ભીડા કેવા લાવે મને જોવા દેખા તું તારા જેવા ભીડા લાવ્યો છું મારા જેવા લાવ્યો છું આવું અમે કઈ શીખવા ગયેલા તમે તો આ પેલું શીખ બરાબર બીજા દૂધી બુધી લાવજે તે દૂધી લાવ્યા હતા ઉપર નખ મારી ગાચું એ માસ્ા પણ આવી ગણતરી ભણતર છે પણ ગણતરી નથી ને બરાબર ગણતરી બિલકુલ છે નહી ભણતર થાય પણ ગણતર નહીં તને અમદાવાદ ભરી પછી ગણતરી બહુ કહી તારે બહુ કડક ખાતું છે હવે ભાગીદાર ભાઈ જ હતો એ પછી બીજી કઈ પછી કઈ જરૂર નથી પણ એવું માટે કઈ કાયમ રહેતા હશે હાથ થઈ ને જતા રે ને જતા રે વહુ જણા કાયમ નહી છે પછી ઘેર જતી તમે કેમ છે મજામાં હા આપડે તો એકલો બહુ સારું કર્યું પણ તમારી વિદ્યા ખરી કોમ લાગી ગયા છે મેળો પૂર્યો પેલું તો ઘડું લાગે ને સિગરેટ તો પીવું તો જ નથી એવું દેખાડે મને કોઈ દાદો મને સિગરેટ દેખાય નથી કે ઘરમાં ઊંચા આખા જયંતિભાઈ છે ને તે સિગરેટ જે મંગાવે એ પીતા હોય એ મંગાવી કયું એટલે આ અડધી ડબી છે કે છે તમે કહે તું જોવા ભાઈ મે તમે લાય તા અડધી અડધી લઈ ને ઉપર પેલા ભાઈ સિગરેટ લાય છે પેલા બે કાકા લઈ ગયા ગરમ પછી મેં આસી ખાનગી રાખતા આપડે કૃષ્ણ ભગવાન ના વખત માં આવું નતું મહાવી ના વખત આવું નતું એવું છે આ સાંભળજો કોઈ માણસ પથ્થરો માં આવે તો એની પર ગુસ્સો આવે કે ના આવે જરૂર હે હવે અને ડુંગર પરથી પથ્થરો પડે માથામાં પડે લોહી નીકળે તો એની સાથે કોઈ જગા એ કોઈ ક્રોધ ના કરે જે પથ્થરો મારે છે મારનારો છે ને આપડે ક્રોધ કરવાની જગ્યા છે એ ડુંગરો જ છે બધી पड़ी पड़ी है। क्रोध, है। क्रोध, क्रोध न करव गुस्सा न करव जो, जो थी जाए पे शु कटाड़व कई कई उपाय बदाय उपाय क्या ना भी तो उपाय पड़े <laughs> पूछूच् लेकर क्रोध नॉलर लोध न બાર છે? પ્રયત્ન કરશું પ્રયત્ન કરવાનો આ બધી માયા છે આમ કરતા કરતા માયા તો પછી ચાર ના રે પછી મારે કરનારી વાત છે નામ આપ્યું તું વ્યવહાર ચલાવવા માટે લઈ પાછું લઈ લીધું ભાઈ જાય છે નામ હાથે લઈ જઈશું પછી કરીશું આપડે એટલે નામ પાછું લઈ જઈએ વ્યવહાર માં આપ્યું તું આપડે છાડા પછી આપીએ પછી નાનામી કોઈ નોમી નહીં નોમ લીધું તે બાકી નહિ પોતે અનામી છે શું છે અનામી છે તમે શું છો અનામી ત્યાર પછી જ્ઞાની પુરુષ નો પરિચય થયેલો પરિચય પરિચય થયેલો જ્ઞાની પુરુષ મુક્તિ મિશ્રા એકને ઓળખું છું રામાનિયા એવો તો અનુભવ નથી તો જ્ઞાની એટલે દેહારી પરમાત્મા ભાઈ આયા છે કોને કહ્યું તમને આપડા મા બાપ કે छूटवाग क्यो आ घूचवाडो वालू बढ़े आज घूचवाड़ वाले छूटवाग कै आजिए બરોબર છે કે આ શું છે ખરેખર કોણ બનાવા ભગવાને બનાવ્યું એમ કહો છો તો કઈ સાલ બનાવ્યું તે તમને કઈ ખબર છે એની શરૂઆત થઈ કે નહી થઈ થયેલી હા તો શરૂઆત આવે